gandi started his fight from south africa the prince of the pirates this but it is putting in a nicer way the white men will tell you well we have created indian stars with indian mayors for cartoon world tv with his papa dada pai कारण ये dificil दूजा ओ वेल यू थिंक वorship मनी सो मच फॉर द गॉड राधे कहते हैं के आपड़ा लोग अभी रीता सु करो रे छे इंडिया केम न री रहता पैसा माटे के जे आपड़े अपनी जात ने अभी नीचे नाची देवी बहुत-बहुत धन्यवाद बहन ऐ खा माटे बड़ी रिया सुदा ओ द रीज़न ऑफ मनी मटेरियलली Yes, I remember. H? Altaeu ji, but aadne nahi. Nahi aayega. And another thing, Rode, the Indians cannot adjust now to the Indian way of life. And the nation boycott kare table boycott mein kya fayda? Okay, Rode. Monetarily speaking, so their because very dependent on its own resources. They get here. કે હું પૈસા ની પાછળ નથી મારો ક્યારે પણ મને પૈસા માટે આકર્ષણ થયું નથી હવે મને ઘણા લોકો એમ કે તું બિઝનેસ પડ તો હવે મારા માટે કેવું બરાબર કેવાય કે હું આ છોડી અને બિઝનેસ માં જવું આ બે છે હા બે કિરાડો એને સાળે ને સાળે માટે સાળે બીજા લોકોને જેનું છે હિંમત ધારી દે ને હે ને આની હિંમત હોય ને ના હોય ડુંગળ પર ફોર્સ દિશા છે બીકો તમે મારે તો મોટલ લાખ લાખ એને ડાઉન ડાઉન આપે છે જે ડાઉન છોડી નાવતો રહેવું પડે ને નબરાય છે કે જોસ નીયા તો ઈઝ નોટ ડાઉન કમાઈ કરો સપોઝ ધેટ યુ ગાઈલ કમાઈ કરો I won't have the courage વેપારીનો વેપારીનો આ જ કરેજો બિઝનેસ મેન ધેટ ઇઝ નોટ બિઝનેસ એન્ડ ધ अदर સીઝન યસ ધીસ રાઈટ જો ટુ ટેલ મા ફ્રેન્ડ ઇઝ ઇઝ जस्ट ધે આર મી નો નો યુ ઓકે એન્ડ મેં કંટીન કઈ સર બે જગ્યા બે પ્રોપર્ટી છે એટલે આની પ્રોપર્ટી આપડે આ નવી સ્વરૂપે શું કમાજો બધા કે ભલાના સુખ આપે અહ કે બધું હોય ને સંપત્તિ દુઃખ attained એટલે કે દુઃખથી છુતા ગોદી લે દુઃખને તેલે ચાલે મમંત્રનો નામ લેવા લાગે લેકે આઈ એમ જોર આઈ એમ જોર સો ગાઈ સચ્ચીદાનંદ ગાઈ સચ્ચીદાનંદ બહાર <laughs> જાણતા <laughs> જે મા શું કેમ <coughs> <coughs> <coughs> <coughs> ખબર નહીં જ્ઞાન આપી સુધાર્થો એને Dāy, by relative viewpoint Dāy, real viewpoint Sūdhātma. Bakrī relative viewpoint Dati, real viewpoint Sūdhātma. Gulābna-thod, relative viewpoint Gulābna-thod, real viewpoint Sūdhātma. The world in the padar itself, there are two viewpoints, two salt is padar, one relative viewpoint, one real viewpoint. By relative viewpoint Saurna, real viewpoint Sūdhātma. વ્યવહાર મને ધ્યાન સમજાવ્યું કે મોના બેન સમજાવી ગયેલું શું કરી મેલરેડ મેલરેડ યુ આર મેલરેડ બાય રિલેટિવ રિપાઈ યુ આર મ્યુઝડ બાય રિલેટિવ રિપાઈ યુ આર પિયર ફેલ બાય રીલ રિલ રિપાઈ હા આબ 40 હો ગયા આની કી કોઈ નહીં તો વેલી પોઈન્ટ છે તો સો જેન વાલે ઇસી પધાર it is said the god has not felt this letter you are there are two view points to solve this problem one relative <coughs> point and two view point by relative point you are neither and by real view point you are true that no, no, no. by relative point you are mother of kirtan you are mother of goter and by real view point you are true લખી નાખી નાખી નાખી ના Like me now. I think people can see it, really well. Yeah, yeah. Yeah, I yeah. saw. Yeah. Yeah. Okay. That's what I was doing. I'm not sure. I'm not sure. I'm not sure. Going, bhai. No? Go, going. I'm not sure. I'm not sure. I'm not sure. કરે શું થાય જગતી મૂન તો મૂન તેનો છે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 The world is the padal itself. There are two viewpoints to call this padal. Ārī padal good nađātāyā katāpī, so our padal call the nebhāti ghusātāyā, savārī me. See, by real viewpoint, you are swidhātma, by relative viewpoint, you are mind. By relative viewpoint, you are father of your son, you are dhvatar of your partner, your husband or wife by relative viewpoint, not by real viewpoint, by real viewpoint, you are swidhātma. હવે કોઈ મળી દેલું અપમાન કરે તો તમે ખરેખર માગ્યું નથી વ્યવહાર ચલાવવા માટે જ તમારો અપમાન કરે તમારે મરીબુ કેવું તમારે તમારે સમજે આ તમે ખરેખર નથી સમય અને મરી પેલા લઈ જાય ની હવે આપણે કેવું હંમેશા જોડે આવશે હા હવે તો ભગવાન જોડે છે ચિંતા નહીં થાય એક ચિંતા થાય ના ચિંતા અમારી આજ્ઞા હું આજ્ઞા આપું અગ્નિ છે તમને પાંચ આજ્ઞા આપવા માંગુ છું આજ્ઞા પાંચ આપવા માંગુ છું કેટલા આપી બે વાક્યો અંદાની વાત ના દેખાય એટલે પેલું છે હેન્ડર બારો પડે નવે નવું કામ પછી નથી બકરી એ જતી બકરી પાછા આ વાકે દેખાય છે પેલા અંદી પાંચ આજ્ઞામાં બે આપી સીધી આપું તમને જગતે હું કરું છું દસ લાખ ખબર પછી બે લાખ ખોટ જાય ત્યારે શું કરે આપડે કઈ છે એમ આમ ભગવાન ભગવાન માટે ઠોકડા મળ્યા ઠોકડા નો ભોગરો ભગવાન ઊંચી થાય એવા લક્ષણ છે ને આવું બોલાતું છે આ કોણ કરે છે હવે કહું ભગવાનતા ભગવાન કરતા અને તમારે થઈ થઈ જશે આ સૂર્ય ચંદ્ર સારા બધી એના અધિકારથી કેળાવી લે છે એ બધી વ્યવસ્થિત નાની શક્તિ છે કોમ્પ્યુટર ની તાબત ચાલી એમાં કેટલું નથી કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર કોઈ બનાવી નથી એ જ થઈ ગયું જેમ શું એટલે ભેગા થાય એ ઉપર પાણી થઈ જાય ના થઈ જાય ના પાણી બનાયું કે હોય છે તાર સુ એટલે આપડે તું એ નવું આપીએ એટલે વાતાવરણ જરા કાય પાણી થઈ જાય અને પછી ન્યા બનાવી એ તો આપડે કઈ ઉભા ત્યાં બનાવ્યું હોય તો હવે અમારી પાસે ના બને લાકર આ બધું શું પછી આખું અને ભગવાન તો એમને બેઠા બેઠા બધું હા એમની આથી ક્યાં બધું થાય છે એ નથી પોતે કરે ને તમે લાઈટ જ આપ્યા જ ઠીક લાગે તો આપણી સારી જવાબદારી છે કયા કરે ના સંસારમાં પૈસા હોય તો દુઃખ લાગે સ્ત્રીઓ હોય તો દુઃખ લાગે છોકરા હોય સનાતન સુખ આવું નઈ હા હવે શક્તિ આત્મા વૃદ્ધા આવેલી તમે તો ગોવિંદોંદા એટલે વ્યવસ્થિત પ્રેરણા આપશે અને તમારે તમારે બીજું કહેવાય નાતા દ્રષ્ટા પર માનવું તમારે ભૂલ કરો ક્યાંક નાતા દ્રષ્ટા પર માનવું નાયક ખબર જાણ પણ એમ જવાનું કેવું દાખલો આપી આ વેહ થી શક્તિ છે તે દાખલો આપું આ પેલો કાઠ છે ને તો હું આમ લઈને જતો અને હાથમાં છૂટી ગયો આમ કોને દબર ને મારે કાબુને કરવી પડે લોક માંથી બીજો બીજા ને સાચી બોલાવી લાવે બીજા બોલાય બધા કે ના દાદા મારે ક્યાં બંધો નહીં કરે ફરી પણ ફોડે છે વ્યવસ્થિત નાની શક્તિ ત્યારા નું કારખાના વાળા પાણી વાળા ને ધંધો ના લાગે બધા વ્યવસ્થિત બધા ઓ ઓબીજેટ જબ જ ના લાવું એ વ્યક્તિ તોઠાય કરે છે અને સપ્લાય કરે ઇલતવાર વાધો ને સપ્લાય ડિપાર્ટમેન્ટ એ અનુસર્ખ ભણ ને સાળ પડી ને મને કાલ રાતે જંટર પર મળ્યું હ હા કો જ ગાયા બસ નવા બટુક લઈ ગયો એટલે મેં તો કઈ ગયા માં બિનાથી કઈ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 આ પેલો ઘર ના બેઠા છે એટલે આ બીજો દાખલો આપું આપડે બેન્ક માં ગયા બહાર વાગીર એટલે કઈ કરવું પડે મળી ના કરવું પડે એટલે આપડે શું કેવું ગોઈ ને એટલે ગોબી ગજુ દબાય કે નહીં પણ એ જમા કાતી નથી હોતી ના વરસાદ કઈ દેવાનું શું હા યા વ્યવસ્થિત એક્ઝાય છે આપડે હિસાબ પહેલાનો વ્યવસ્થિત ચૂકવું પહેલાનો હિસાબ હતો ને ધંધો કરું પણ અહીંથી લઈ લે આ ગજામાં બે હાજર ગુનેગાર જે માણસ ગુનેગાર કહેવાય ગણ પકડાય ત્યારે ના પકડાય તો ગુનેગાર આપડે પકડી ગયા બે હાજર ગયા આપડા એટલે પછી આપડે વ્યવસ્થિત કઈ અત્યારે લોકો પૂછે ગઈ ગઈ શું છે નાખી ગયો આપડે કેવાયું નથી પંદરસો તો કરી બધા દેગા છે ને પંદરસ રૂપિયા ના કરી ગોરખ કે પોલીસ ગેટ આગળ વ્યવહાર તો કરવો જોઈએ વ્યવહારમાં ચોખ્ખો રહેવું જોઈએ પોલીસ ગેટ માં ખબર આપી દેવાની કે આ બધું તો બે હજાર કેસ નો કેસ નોંધાય ને પછી બની જવાનું સમજાય ને અને ઘરે ઘરમાં ફેસતા પર મન આપણું મહી કુદાકુદ કરવા માંડ્યું વ્યવસ્થિત કહ્યું ઠંડો પડ્યો તું વગર કોમ તાર આલુ લેવું ને આમ શું ગોદા મારી માર કરે મન આલે કરું એટલે આપડે ઊંઘવા નહી દે આખી રાત ધંધાન કર્યા કરતા આખી રાત ઊંઘવા ના દે એટલે આપડે સૌ ઉપાય કરવાનો તમારે ઘર માં કહી દેવાનું ખૂબ દૂધ નાખી અને લાલતુ બનાવો ભરાવો એટલે ખુશમાં એટલે બિચાર ખુશમાં જાય અને આ બધું જમાડ જમા કરે જઈ અને હવાજ માં ઉઠ્યા તાર પોલીસ વાળું દેખાય થયું ત્યારે પકડી ગયો પણ આખી રાત દારૂ પીધો ને પંદર પોલીસ ચા પાણી કરા દસ હજાર ચેલા ને માઈક ઠોકે આઠ વાડા લઈ લીધા તાબડેલા આખો દિવસ એમ ભલે શિકાર થાય ને આપણે આઠસો લઈ અને બે હાજર થઈ ગયા બે હાજર બારસો ઉધાર્યા વ્યવસ્થિત ખાતે બારસો ઉધાર્યા ને એક મહિના પચીસ સત્તાળીસ હજાર આવી પડે મૂકવા જ કરવાનું લવા દરિયો ઉતરે નઈ એની એબ ના થાય તો થાય બધા દરિયો એબ ના થાય તો કામ થાય છે એનાથી તો ઇલેક્ટ્રિસિટી લોકો બધા કરે તમે સંજય બળી આવે કઈ કઈ થાય થઈ તરફ કરવાનું નથી ઉપાધી નોથું બાકી ન ખાય પછી નહીં કરે નાખે તો હિસાબ શું કે આ બધા છે જો ક્ષમતા પૂર્વક ચૂકવાય તો ફરી ભેગા ના થાય અને જો નખો કરે ફરી પાસે ભેગા ગોચ્યું તો ઘોચ્યું નિકાલતે નખો દે જલ્દી હું તો બધું નિકાલ કરી નાખો છે ને એ શું કે છો એમને નિકાલ કરી નાખે શું કેશો ફાઇલ નંબર વન એફઆઈ ફાઈલ નંબર વન શું કેશો ફાઇલ નંબર વન અને આ બીજા નંબર ને પછી છોકરો ત્રણ ચાર પાંચ છ મા બાપ બાબા કેટલી કેટલાક જે કેટલું માણસ છે આવું હિસાબ મારું જોયા ફાઈ ફાઈલો ન સંભાવ નિકાલ કરવાનો શું કરવાનું પેલા શું કરતા તા મોટા ભી આવ્યા એ ચીડી નાતા આપડે કંપની ચીડી તૈયાર આપણે શું કહીએ આપણે એ હસતા આવે તો આપડે તો આપડે ચોખ્ખો કરવો છે ફાઇલો નો નિકાલ કરવાનો એટલે તમારે દાદાની આજ્ઞા ફાઇલ નો સંભાળો એ તો બોલશે એટલે થયો ના થાય એ મારે જોવાનું તમારે એટલું મનમાં ધારવાનું એટલે તમારું મન ઠીક થઈ જશે એટલે હવામાન ઉપર અસર થશે એટલે ફાઇલ નો નિકાલ કરવો એ ચોથી આજ્ઞા એમાં તું દાખલા આપવું પાછા દાખલા કેવી રીતે નિકાલ કરવો હવે તમે છે તે ઓફિસ માં જવું છે કહ્યું કે મારું જમવાનું મૂકી દો બેન કે પાંચ મિનિટ આવો એટલે તમે પાંચ મિનિટ જાઓ અને રસોડા તમે જુઓ પેલી હાચીટી કઢી ઉતારશો ને આપણું કયું જ્ઞાન હાજર થઈ તપેલી ઊંધી થઇ ગઈ તો હવે આપડે કયું જ્ઞાન હાજર થશે ઊંધી કરી આપડે એમને શું કે ધબાયા નથી ને કે એટલે એમને લાગે કે ના દાદાનું ગામ કરી આપડે ખાવાનું ખાવાનું શું કરવું એમ જો નિકાલ કરવાનો સંભાવ નિકાલ થાય ભાજરી તૈયાર છે ને કઈ આ થોડું કારણ થઈ ગયું ફાઇલ નો નિકાલ થઈ ગયો ના થયો બહેનો ભડકાય ખાવા ના રે કેટલી વાથરા રહેવું જોઈએ કેટલાક તો કેટલાક તો બાબા એવા હોય છે માથું નીચે બધું ઉપર થી જાય ગરમ થાય કાપી કાઢવા જોતા આડા ખરા થઈ હજુ એક દાખલો બીજો આપ્યો એક દાખલો આપ્યો ને તમે સંભાળો નિકાલ કરવાનો બીજો દાખલો આપડે એક રૂમ બેઠા બેઠા ધ્યાન કરીએ છીએ જ્ઞાન થી શું જાવ જ્ઞાન શું કામ લાગતું નામદે બોલો એવું બોલો તમે શું બોલો કોણ ના જવું જોઈએ તમારે શું કેવાનું કોઈ ફાઇલ આવી પછી ધ્યાન કરે પથ્થર માર પછી બાર ઉગાડી કોણ હોય ફાઇલ નંબર આપણી જોડે સ્ટોર હોય મુસલમાનો એ સ્ટોર વાળો આવ્યો હોય મહેતાજી ને પૂછે ક્યાં નથી આવતા કારણ કે એક કોથળે એસી એસી રૂપિયા ભાવ વધારે ખીલાયો એટલે આપડે હમ બચે ત્યાં લઈ ગયા ફરે એટલે મહેતાજી ચાલો આપડે તમે જયારે ચા મૂકી લાવે ચાપ આવ ના ફા પચાસ પાંચ હોય ના બને તો હોય ના મળે સંભાળ નિકાલ કઈ નાખે છે कार से ना ए तो मेरे आ मार वचन बर काम करते तुम तो मैं तुम्हारा न की करना हमारे तुम्हारी आज्ञा पे जे लोग तो आ वचन बर काम करया करते बहुत असल काम करया करते अरे वे अगड़ जाए के चलियो अगड़ जाए के हां एले चलियो पास में जाके निकले थे હવે ગયા છીએ પાડોશિ બે તારી ઘર છે તો એક પાછું કોથડા પાછું ગયો પેલા સાહેબ ને કહેવાના પૈસા આપી દો સાહેબ કે છે પૈસા વધારે લેખી ભાવ વધારે પૈસો નહીં આપું તમને આ કે સાહેબ એક પૈસો ઓછો લઈ લો અમારે તો ભાવ વધી ગયા છે શું કરે એટલે બાર ચામી ગયું સમજ ને શું બોલ્યા મુંબઈ નો કોંગ્રેસ નો એ ઓળખતા નથી બહુ મોટા માણસ છો પણ મારા ભાવ તો પેલા આમ તિરજ્કાર કરીશીશ કે તું લઈ જા તું લઈ જાજે એમ ક્યાં ક્યાં મારે કઈ લીધા સાહેબ ક્યાં આવું તને જોઈ લઈશ કે સ્વીકાર કર્યો શું કરીને જો પૂરા પૈસા હતા જોઈ લેવાનું બોલે શું બોલે પેલો શું બોલો બાદ મેડે આપણે વેર નઈ જલ્દી નીકાલ કે તમને અનુકૂળ આવશે ને તમે નિકાલ કરીને થઈ જશે નક્કી કરો થઈ કાઢી કે અઘરી આજ્ઞા છે કોઈ સમજે પાંચમી આજ્ઞા આપું છું કેટલ ગોઈન્જ નંબર છે કે નામે હા બંને નથી છોકરા પણ નામ ના પડ્યું હા હા વ્યવસ્થિત નામ પણ વ્યવસ્થિત આપણે કહ્યું કે આપડે નાનામી કાઢે ની ત્યારે જતું રહે નાનામી કાઢવાની વાત છે આપડે ત્યાં નામ આપે છે કોઈ કે કોઈ નામ શા માટે આપે છે નામ પર આપડે આ કર્યું હોય તે આપડી જોડે આવે આ સુધાર્થ નો નામ પર સિદ્ધાર્થ નો ચોપડો રાખવો આવે કયો ચોપડો સુધાર્થમાં ચોપડે કઈ કઈ વસ્તુ થશે કારણ કે જેટલી આજ્ઞા પાડશે પછી આપણે આપડે ગમે પછી સત્સંગ માં આવો દાદા આવે અને સત્સંગ માં આવો અગર ઉના હો એમની પણ કઈ સત્સંગ કરતા હોય તો બધા ભેગા થાય તો એ પણ આપણે પૂછી જવું ચોથું એક માસિક નીકળે છે આપણું આશ્રમ વિજ્ઞાન નામ એ માસિક એકલા ના પૈસા એ લોકો લે છે સમજ ને માસિક વાંચાય શું ફાયદો થાય કે દર મહિને દાદા ની ફેસ આવે આ ચાર વર્ષ તમને ચાલ્યા કરે અને બીજું બધું તમે આજ્ઞા પાડો ને એટલે બધું ઘણું ઘણું થઈ જાય તો આપડે બધું જનરજ થયા કર રાતે સુ ત્યારે રાત્રે સુ જાય ત્યારે અરે